આ વ્યવસ્થા પ્રાપ્ત થઈ સજા ઊંચી બીજા કંપની પાસે બોલાવતા કેશે ઠીક હોય કે શું થાય સમજણ ના હોય ને આપી હીરા બતાડીયા શું સમજણ વગર ના માણસ ને હીરા બતાડીએ શું ફાયદો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 શું કહ્યું અહંકાર પર વેમ નહી પડ્યો બધી વસ્તુ પછી હું દેસાઈ છું બીજી રોંગ બિલીપ આ બાય નો ધણી છું એ ત્રીજી રંગ બિલીપ સ્કૂલ માં ટીચર છું એ ચોથી રંગ બિલીપ હું વર્ષ નો છું પાંચમી રંગ ના થાય તમાર પછી લોકો થાય છે ગજાડો બે બોલતા નથી મૌન રાખવું પડે વ્યવહાર માં વિવેક વિવેક બધી જ્ઞાની પુરુષ ભાઈ ખુલ્લા મન થી જય સચિદા શું થાય બાળક ના હાથ જાય બાળક ના હાથમાં હીરો જાય શું કરે લઈને બાર રમવા જાય એમ નઈ પેહલો હા પછી ભરતુઅરી જેમ રાજા ભરતુહરી ખેલ કરતો હોય ત્યાં બધો પાક ભજે બધું કરે વૈરાગ લાવે આંખ માં રડે અભિનય કરે પણ લોકો જા બઉ દુઃખ છે બહુ દુઃખ હતું હું તો લક્ષ્મીચંદ છું પાઠ ભજવ તો બજવો પડશે અને કોણ છું જાણી ગયા કે થઈ ગયું ત્યારે તો તમારી ધીરી હું નિશ્ચય થી છું એમ ખરેખર હું જ છું એવું માની ને તેથી આરોપ બધા કર્યા પણ હવે એની ઉપર તમને એ પે બે પડી ગઈ નઈ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 સર્વ દુઃખો કરે એનું નામ રિયલ ધર્મ ભૌતિક ફળ ના માટે દુખ ના થાય દુખ અભાવ થાય એવો ધર્મ રિયલ ધર્મ પાડવો રિયાલીટી રિયલ આ ઘડિયાળ રિયલાઈઝ કરી લાયેલા ને જે અવિનાશી છે કેવા છે કાય એમના માટે છે બોલે છે ના એન નો જે અવકાશ છે એની જે પરમાણુ ભરાય રહ્યા હતા તો આમ દબાઈ એટલે પરમાણુ ખસે જો એટલે અથડાઈ અથડાઈ અવાજ થાય છે એવું આ અથડે અથડે છે એ જળ નો ગુણ નથી પર્યાય અવસ્થા જળની જળની અવસ્થા છે પણ જળની અવસ્થા જો ને જળ ચેતન બે ભેગું છે ને કેવું સંસાર ઉભો થઈ ગયો સાદી કરે લગ્ન કરે એ થાય કોઈ વ્યવય થતું છે સમજ થયા નહિ લોકો એવાય થાય માહિ આવું ગાડી કરતા વધારે ભીડ માં બેઠા છે આપડે ગાડી માં આટલું નથી બેસતા ભીડ માં કેમ આમ આપડે સાથે ભીડ આવી પડી બાર ભીડા આવ્યા ને બધા બહાર ભીડ અહિયાં ભીડ પોતે જ પોતે આરોપી દરેક ને ઘેર છે જુદું જુદું છે મુસલમાન ગુસલમાન અંગ્રેજો બધે જગત ચાલ્યા જ કરે છે એક શાદી કરે બે સાદી ચાર સાદી અધિકાર આપ્યો છે ને મુસલમાનો ચાર સાદી અધિકાર આપે છે વધારે વધારે ચાર સાદી ઉદિકર જઈ ગયા છે તોય બાદશાહો દોઢસો શાદીઓ કરી દીધો આમ તો બ્રાહ્મણ ખરા બ્રાહ્મણ નું એ રહેતું હતું થોડું થોડું અત્યારે કશું કેદારે થોડું થોડું રાખતા હતા ઘેર પણ કઈ નો આનંદ જોયે છે બઉ દાડા બહાર આનંદ કર્યા હોટલો બોટલો બધા આનંદ કર્યા કકડાટ જામ્યો અંદર નો કકડાટ પહોંચાય નઈ ને બહાર બંને આનંદ સમતુલા માં લે કે છે કે છે બંને આનંદ સમતુલા માં થોડું ઘણું થાય તો હજી કરાવી લઈ કે છે પણ એકદમ આમ અંદર આનંદ આમ થઇ જાય અને બહાર આનંદ આમ થઇ જાય પછી ખલાસ થઈ જિંતા કરીશું પછી તમારે નોકરી કર્યા કરો શું જંજાળ માંથી મુક્ત થાય નોકરી કર્યા કરો છોકરા પહેણ આવ્યા છે છોડીઓ પહેણ આવ્યો પાઘડી પહેરી ને પહેણ પાઘડી પહેર્યા કરોડી પાઘડી પહેરી ને શું કયું આ જ્ઞાન એવું છે જ્ઞાન ને આને કઈ સંસ્થા ને અડતું નથી કોઈ પણ માણસ નાટકમાં ગેલો હોય તે ગમે તે પાઘડી પહેરે કે ગાઘરી પહેરે બહાર નીકળતો તે નથી નાટક માં ગયા પછી નાટક નું અડે બહાર નીકળતું આ તો અડે તમારી ધોરણ બિલી છે એટલે હું જ ધીરુભ હું જ છું હું છું એટલું બધું આ બધું શું બધું વળગણ છું પટેલ પટેલવાન કરે છે ભગવાન બધું બનાવ્યું છે એ બધી લૌકિક વાત આપડે એનાથી ના નાખે કારણ કે લોકમાં લોક માં સત્ય બનાયેલી છે કેવી લોક સત્ય સ્વીકાર કરવો પડે શું કરવું પડે પણ એ લૌકિક છે કોઈ નામ જોયેલા નઈ અનુભવેલા ખરા અનુભવેલા ખરાબ તમારા તમારા પોતા અનુભવેલા આ બેન ના અનુભવેલા છે લૌકિક આપડા દેહ ને માટે ના જોઈએ દેહ ને જોઈએ ખાવાનું જોઈએ પીવાનું જોઈએ ના જોઈએ એટલા અલૌકિક કરવાનું અને અલૌકિક તો અંતર શાંતિ માટે ક્રોધ માન માં એટલા માટે અલૌકિક કરવાનું બે જુદું કરવું પડે કે ના કરવું પડે ના કરવું પડે હા એટલે આ દાદા ભગવાન નો મમસ્કાર કરવું બોલે છે ને તમાર તમે તમારા મરોલી કોઈ બધા બઉ છે બે થાય અને થક્યો એટલે પછી શું કરવા થકી ગયેલા લોકો ક્યાંય ખરા થકી ગયેલો અધિક રાકે જાય એટલે આ જગત જે ધર્મો છે ને રેટરી ધર્મો બધા માદકતા વાળા કેવા માદકતા વાળા હું કઈ જાણું છું વધતું જાય બધા હોશિયાર થઈ ગયા કોલેજો ભણી ને કોલેજ માં ભણી ક્યાંથી ભણી તે ખબર નઈરુભાઈ મુકે જુદા જુદા લોકો મૂકે ખરા નામ ગયા તમે ખરા છો બધા આખરે હિન્દુસ્તાન નો અભિપ્રાય ને બે નો ના પડ્યું ગયો સાહેબ તો એવું બોલતા હતા મારો ભત્રીજો તો કે છે મને મારી બાઈ કે ઓછો તમારે પછી ગુરુ ના આવે પહેણ ગુરુ આવી જાય ગુરુ શીખવા અઢાર જોડે ફરી ફરી કરે નવ મહિના તમને પેલો એક નો એક લે અને વાંકડો વાંકડો લીધો આવી ગયો પી જાય વાંકડો વધારે લેતો વાંકડો ઓછો લે ને કઈ કાળા નઈ લે તો ઘરમાં બહુ સરસ પછી પચાસ હજાર જોઈતા હોય છે આજે એમ પડ્યો ફરી વાર કે રોંગ બિલીફ નીકળી જશે રોંગ બિલ નીકળી ગયું એને થઈ ગયું અથાગ રોંગ બિલીફ નીકળી ગઈ છે જોવા ને કેટલે એ પરમાણુ હતી પછી કાર્ય દેહ બંધાય આ પરમાણુ સૂક્ષ્મ રીતે હોય પછી બીજ માં ઘણું બધા આખો વડ હોય એવી રીતે કોમ્પ્યુટર હોય ને કાણ દેહ તો આખા શરીર માં કાળાદેહ ભરેલો હોય આવતા ભવ્ય કાર્ય દેહ થઇ જાય